175 શ્લોક નંબર વન સેવન્ટી ફાઈક વ્રતવંતો સ્પૃશ્ય હવે નૈષિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત એવા જે નૈષ્ટિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં અને જાણીને તો સ્ત્રીઓ સન્મુખ જોવું નહીં હવે નૈષ્ટિક બ્રહ્મચારીઓના વિશેષ ધર્મો તેર શ્લોકથી કહે છે અમારા આશ્રિત શિષ્યો નૈષ્ટિક વ્રતવાળા જીવન પર્યાપ્ત ઉર્ધ્વરેતા રહેનારા વર્ણિઓ અષ્ટ પ્રકારે મૈથુનનો ત્યાગ કરવાથી જેને પ્રશસ્ત કીર્તિ વાળા કેવાય છે વર્ણન કરવા યોગ્ય એટલે ખાલી આમ કે લૌકિક વર્ણન કરવા યોગ્ય એવું નહીં એના વખાણ કરવા યોગ્ય આ એક જ વ્રત એવું છે કે જે વખાણ કરવા જેવું છે એટલે વર્ણિ કહેવાય ચોમાસું ચોમાસું અર્થ શું થાય ચાર મહિના શિયાળામાં કેટલા હોય શિયાળામાં કેટલા હોય અને ઉનાળામાં કેટલા હોય તો આને શિયાળા માં ચોમાસું નો ચતુર્ના માસાનામ સમાહાર એથી ચાતુર માસ ચોમાસું તો ઉનાળામાં કઈ પાંચ કે ત્રણ છે શિયાળામાં ત્રણ કે પાંચ છે તો ચોમાહાને એકલા ને ચોમાહુ કેમ કહેવાય શિયાળાને કેમ ચોમાહુ નો કહેવાય શિયાળાને જ કેમ ચોમાહુ નો કહેવાય પાંચ માસુ છે કે ત્રિમાસુ છે કે ચોમાસું ચાર મહિના ને હાથો ક્યાં નામમાં અને વ્યાકરણમાં એમાં કઈ એવું આવે છે કે આ જે મહિનામાં વરસાદ પડે છે એવું વરસાદ ને કઈ હાથો નથી એમાં ચાર મહિનામાં ક્યાં ચાર મહિનામાં વરસાદ પડે છે એટલે એને ચોમાસું કે છે એવું નથી ચોમાસું એટલે ચોમાસું ચાર મહિના છે ચાર મહિનાનો એક ટુકડો એટલે ચોમાસું તે ચાર મહિનાના બીજા હોય ત્રણ ટુકડા છે પણ તો આને ચોમાસું એટલે આને ચાર મહિના છે તોય ચોમાસું નહીં ચાર મહિના છે એટલે તોય ચોમાસું ન કહેવાય ચાર મહિના તો આની જેમ જ છે અને ચોમાસું શબ્દ પીડ્યો છે વરસાદ ને લઈને નથી પીડ્યો તો તો આને ઠંડી પડે છે એટલે ક્યાંક એવું નામ આપવું જોઈએ આ ચાર મહિનામાં ઠંડી પડે છે તો એને બીજા ચાર મહિનામાં ગરમી પડે છે તો એને ક્યાંક બીજું નામ આપવું પડે વરસાદ લઈને જ છે એવું નથી વરસાદ ને લઈને છે એમાં ના નથી કે એ ચાર મહિનામાં વરસાદ પડે છે તો એને તો વર્ષાઋતુ કે બરાબર પણ ચોમા હુશા માટે એટલે કારણ નથી ચાર મહિના છે કારણ કે વરસાદ વરસાદ પ્રશસ્ત નથી એવા એટલે વરણી વખાણવા લાયક વ્રત તો બધા છે બધાય ને અનેક પ્રકારના વ્રતો છે બધા હારા છે પણ જગતમાં વખાણવાલાયક વ્રત હોય તો આની પાસે એટલે એને માટે પ્રખ્યાત થઈ ગયું રૂઢ થઈ ગયું નહી તો રૂઢ ક્યારે કહેવાય કે યોગિક અર્થ મૂકી અને પછી ઓલો ઓલો અર્થ જ પકડી લે એને રૂઢ કેવાય ચાર મહિના જો અર્થ રાખે તો એનો યોગિક અર્થ કહેવાય અને ચાર મહિના ઉપરાંત કઈક જો લાવે તો એને રૂઢ કેવાય એટલે યોગિક અર્થ મૂકીને રૂઢ પકડે એટલે રૂઢ છે એ બહુ બળવાન હોય જયારે ક્યારેક એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય ત્યારે જ એમાં રૂઢ થાય નહી તો રૂઢ ન થાય બોલા કરતા રૂઢિર બલિયસી રૂઢિ છે એ બળવાન છે ઓલા કરતા એટલે ચાર મહિના તો ઓલા પાસે છે ઓલા પાસે છે ઓલા પાસે છે પણ આમાં ક્યાંક બળવાન છે અને વરસાદ વરસે જી પણ વરસાદ વરસે છે એમાં ઉલ્લેખ નથી શબ્દમાં એમ અને તો એને ચોમાસું એવું લાડીલું નામ મેળવ્યું છે આ ચાર મહિના એ ચોમાસું એટલે ચાર મહિના લાઇટ નામ એવી રીતે વરણી એ લાઇટ ક્યુ છે વર્ણી કીધું વરણી નો મધ ઉપાસ રહ્યા વખાણવા લાયક એવા મારા ઉપાસ ઉપાસકો બધા વખાણવા લાયક છે अवे विशेष तेर काये वर्ने। वर्ने हा नैष्टिक ब्रह्मचारी छे। श्लोक आश्रित शिष्य नैष्टिक व्रत वाला जीवन पर्यत ऊर्धर रहता रहना वर्णी अष्ट प्रकार त्याग न्याग करने प्रशंसा प्रशस्त की प्रशस्त रीत्या સારા વખાણ કરવાની સાથે વાત ન કરવી અને ખાસ કરીને કામ ભાવે તેને જાણીને ક્યારેક જોવી દેખવી નહી આઠ પ્રકારના મૈથુન નું સ્વરૂપ અગ્નિપુરાણમાં કહ્યું છે શ્રવણ કીર્તન કેલીહિ પ્રેક્ષણ ગુહ્ય ભાષણ સકલ્પોધ્યવસાય ક્રિયા નિવૃત્તિ ચેતન્મૈથુંગ એન્મૈથુનમષ્ટાંગ પ્રવદની મનીષિણ વિપરીત બ્રહ્મચર્ય એવા લક્ષણ સ્ત્રીના મુખની સાક્ષાત કે સ્ત્રી સંબંધી ગુણદોષની વાતચીત સાંભળવી બીજું તેવી વાતો કે વાતચીત સાક્ષાત કેવી કે કરવી ત્રીજું સ્ત્રીઓ સાથે રમત કરવી ચોથું સ્ત્રીઓની સામે જોઈ રહેવું પાંચમું ખાનગી વાતો કરવી છઠ્ઠું સ્ત્રી સંબંધી સંકલ્પ કરવા સાતમું સ્ત્રીનો નિશ્ચય કે તેને મેળવવા લગાતાર કોશિશ કરવી આઠમું સ્ત્રીનો સાક્ષાત્રીર સંબંધ કરવો બુદ્ધિશાળી સજ્જનોએ આ રીતે આઠ પ્રકારનું મૈથુન કહ્યું છે આ કહ્યું તે આઠેય પ્રકારનું મૈથુન છોડી દેવું તેને અષ્ટાંગ બ્રહ્મચર્ય કહેવાય છે શ્રી ભાગવતમાં કહ્યું છે કે સ્ત્રીનામ નિરીક્ષણ સ્પર્શમ સમલાપક સ્વેલનાદિકમ પ્રાણીનો મિથુની ભૂતાન અગ્રહસ્થોગ્રત ત્યજેત બ્રહ્મચારી વાનપ્રસ્થ અને સંન્યાસી હોય એ બધા અગ્રસ્થ એના પેલા એનો ત્યાગ મોટું વ્રત કીધું છે એટલા વખાણ ક્યાંય બીજા વ્રત છે ને બીજા વ્રતો પણ ઘણા સારા છે પણ આટલા આવું કોઈ પ્રશસ્ત વ્રત નથી એને બ્રહ્મ સ્વરૂપ ભગવાન સ્વરૂપ કીધું છે બ્રહ્મચર્ય અને મોક્ષ ના અંકુર્ય પ્રેરાણા ન હોય તો એનો બીજો કોઈ ઉપયોગ જ નથી એનો કોઈ બીજો ઉપયોગ નથી એટલે તમે મોક્ષ ને હાટે એ તમે પાડો છો એટલે ખાલી લૌકિક વ્રત નથી એમાં સ્પિરિચ્યુઆલિટી પડે છે કે મોક્ષ થી પ્રેરાય મોક્ષના અમચર્ય વ્રત છે એટલા માટે એમ કીધું કે બ્રહ્મચર્ય છે બ્રહ્મ સ્વરૂપ કયું સનત સુજાતે અનુપ એમ એ કીધું છે એ બહુ પ્રસાદીનું કેવાય કારણ કે સનકાદિકો જન્મ થી ઉર્ધ્વ છે એટલે એ જયારે કે અને એને પ્રમાણિત કરે એટલે એમાં કોઈ એમાં કોઈ આંગળી નો ચિંતી કીધું હોય તો વાત જોતી કહ્યું સનત સુજાતે સનત સોજાતે એમ કીધું કે એ ભગવાન નું સાક્ષાત રૂપ છે તમે ભગવાન ને ઈચ્છો કે બ્રહ્મચર્ય ને ઈચ્છો બે એક ભગવાન ની આરાધના કરો કે બ્રહ્મચર્ય ની આરાધના કરો બે એક થઈ ગઈ ભગવાન પોતાનું રૂપ માન લે મોક્ષના અંકુરમાંથી જ એ બ્રહ્મચર્યનો ઉદભવ થાય છે યદ્છંતી બ્રહ્મચાર્યમ ચારંતી એમ જો કોકને મનમાં ઈચ્છા થાય ભગવાનની તો પેલું વ્રતા પકડે યદ્છન તો બ્રહ્મચાર્યમ ચારંતી એમ ગીતામાં અને ઉપનિષદોમાં બે માં કે જો કોક ની ઈચ્છા થાય કે યદ ઇચ્છનથી મન હું ભગવાનને પામું તો એને એને શાસ્ત્ર એમ કે તું આ વ્રત કરત વાળા હોય તો એવા અમારા આશ્રય તો છે શિક્ષાપત્રી મહારાજે આખા સાહિત્ય દોહન કરીને હોતે એમ લઈ લીધું અમુક જગ્યાએ એક જ શબ્દ મૂકી દે મહારાજ કે જે આખા સાહિત્યનો સારો કીધું કે છે પ્રવર્તન વિદ્યા ભુવી અમ મહત્મ એમાંથી બહુ મોટું પુણ્ય થાય છે એ કાર્ય ને વર્ણન અવ્રત વર્ણ છે બ્રહ્મચારી વાનપ્રસ્થ અને સંન્યાસીઓએ સ્ત્રીઓને જોવી તેને અડવું તેમની સાથે વાતચીત કરવી કે હાસ્ય વિનોદ કરવો વગેરેને દૂરથી છોડી દેવા અને મૈથુના સક્ત પ્રાણીઓ તરફ દ્રષ્ટિ પણ કરવી નહીં આ બાબતમાં કોઈ એમ કહે છે કે અહીંયા સામાન્યપણે બધી જ સ્ત્રીઓ સ્ત્રીઓના સ્પર્શ વગેરેનો નિષેધ કરવામાં આવ્યો છે પણ કેટલીક સ્મૃતિઓમાં એવા વચન છે કે સગીમા, સાવકીમા, માં ગુરુ અને તેના સમાન ગણે ત્રિજાતિ માત્ર નો તો તે સ્મૃતિઓની ટેમ્પર કે વિદ્યા ભણવી છે ત્યાં સુધી હું આ વ્રત રાખીશ એ બાર વરસ રાખીશ ત્રણ વરસ રાખીશ બે વરસ રાખીશ છ મહિના રાખીશ તો એને ઉપકુરવાન વર્દાધ્ય પૂરું કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે તે ઉપકુરવાણ કહેવાય છે અથવા પોતાની માતાનું સ્મરણ થયું હોય અથવા પોતાની માતાનું મરણ થયું હોય પોતાના સિવાય બીજો કોઈ ભાઈ ન હોય ને તે સમયે તે નૈષ્ટિક વર્ણિ પાસે રહ્યા હોય તો તેમને માતા આદીનો નો સંસ્કાર વગેરે કરતી વખતે સ્પર્શ આદિ થાય તો તેમાં બાદ નહીં એમ કહ્યું છે એવું હોતે શંકરાચાર્યજી એની માતાનો અગ્નિ સંસ્કાર કરવા માટે ગયા હતા જોકે એની માતા એનો વર્ પહેલેથી સંજ્ઞાથી થયા પેલા વચન લઈ લીધું હતું કે તું જો મારો અગ્નિ સંસ્કાર કરવા આવે તો હું તને રજા આવચાર્યજી ને બોલા પાણીમાં મગરે પકડ્યો આ તો કોઈ મોટા પુરુષ વાત છે તો આ મગર મૂકી દે આગળ એટલે કે બોલો મગર ખાઈ જાય અને કરતા કે સાદુ થઈ જતો એમ કઈ વાંધો જા પણ હવે તારે એક કરવાનું કે હું જયારે મરું ત્યારે મારો અગ્નિસંસ્કાર કરવા તારે આવવાનું એટલે કે શાસ્ત્રમાં હશે એટલે એ તો મોટા પુરુષ એટલે કે શ્રુતિ લોપન તો ન કરે ક્યારે એમ એટલે શાસ્ત્રમાં ક્યાં કે એવું હશે એટલે એને એ પ્રમાણે કર્યું એનો અગ્નિસંસ્કાર કરવા ગયો બારોબાર અગ્નિસંસ્કાર કરીને શમશાન ભૂમિ પાછા બારોબાર ભી આવ્યા પછી ભાઈ ભાભીઓને મળી આવ્યા એવું નહીં જોકે એમ નહીં હોય અમે એક કરવા ગયા ત્યારે એક મહાત્મા હતા એ ગામ હતું એમ का था रात्र बरबर जमावट करे शंकर मेवल मुनि ए कहू के ब्रह्मचारी न कुर्वी तव वहा સ્નેહા કશ્યા સંસ્કાર ત્યાગી હોય તો વાંધો મોટારી એટલે જનો બદલાવી પડે છે એટલે એ સંસ્કાર પુનરા એવું એનો અર્થ એવો કોઈ પણ શબ્દ કરવાથી બદલાવ ગમે તે હોય ત્યાં એને ખંભો દીધો તો પછી એને જનો બદલાવી બ્રહ્મચારીઓ ઉપાડવું ક્રિયાઓ કરવી નહીં લીધે જો શબ ને ઉપાડે તો એવી મૂળ બોલો વિધિ કરવો પડે એમ પણ આ બધું બદલાય ના કેટલું પૂરું થઈ ગયું કઈક આ સિવાયના પણ સ્મૃતિ વચનો છે જેમ કે મનુ મહારાજે કહ્યું છે જે આચાર્ય સ્વમ ઉપાધ્યાય માતરમ પિતરમ ગુરુ નિર્તી પ્રેતમ ન્રતે ઉપાધ્યાય માતા પિતા અને ગુરુના મરણ પછી તેના શબ્દ ઉપાડવાથી તેના બ્રહ્મચર્ય વ્રતને કોઈ બાધ લાગતો નથી એટલે પુનઃ સંસ્કાર એની જરૂર નથી પડતી તોય તો બદલાવી પડે माताोरूपाध्याध्याचार्योर्धदेहिकतामह माता व्रति नृश्यते व्रता कालादर्श में कहूँ कि माता पिता भावनारा उपाध्याय आचार्य ने मतम माता महा, पिता की ओर्धदेही क्रिया करना वर्णि पोता ब्रह्मचर्य व्रत की पतित होता नहीं જો પોતાના ગુરુની પત્નીના આપણે સંપ્રદાયમાં સાધુ અને વર્ણિ બે ભેળું થઈ ગયું છે પણ કઈક આવું હોય ખરું એમ કે ગુરુના આશ્રમમાં રહી આખી જિંદગી બ્રહ્મચર્ય પાળે વ્રત રાખે નૈષ્ટિક વ્રત રાખતા હોય એને બધું આવું હશે આપણા સંપ્રદાયના જે વર્ણિઓ છે એ ત્યાગી હોતે થઈ ગયા છે એટલે પછી એને માતા પિતાનો સંબંધ છે એ યોગ્ય નહી આપણે ખાલી વર્ણી નથી મારે વર્ણી અને સાધુ ધર્મો છે બે ને અલગ અલગ કર્યા અને પછી એવું કીધું સાધુ ના ધર્મ સાધુઓ બ્રહ્મચારીઓ પ્રમાણે તો કરવું અને ઉપરાંત ના કીધા છે અને હકીકત તો આમ આમ એવો થાય કે બ્રહ્મચારીઓ એવો તે સાધુ જેમ વર્તવું કારણ કે એ ત્યાગી છે એટલે એને પાછું ઓલું રખાય નહી સંબંધ ન રખાય જેમ સ્ત્રીઓ છે એને એના મા બાપનો સંબંધ રાખી શકાય કારણ કે એ તો સ્ત્રી જાતિ લઈને પરાધીન બીજાને ન થાય એના કરતા એના મા બાપને થાય તો એના ધર્મ રક્ષા થાય એટલે એને બોલવાનું ઇવન એની પાસેથી આજીવિકા મેળવવાનું હતું મારા જે કીધું સાંખ યોગી બાયોના ધર્મમાં કારણ કે કોઈ ન હોય તો એને માગવું પડે તો એને મા બાપ માગી લેવાનું કે ભાઈ મારા એટલે પૈસાની જરૂર છે અનાજની જરૂર છે અને એનું કુટુંબ છે એના મા બાપ છે એનું સદાન માટે આખી જિંદગી પોષણ કરે અને એની પાસેથી આ પોષણ લે તો એમાં બાધ નહીં એટલે એવી રીતે છે એવું બ્રહ્મચારીઓને નથી સંપ્રદાય બ્રહ્મચારી કઈક આવું હોય શેવ એટલે બ્રહ્મચારીઓ ત્યાગીઓના ધર્મ થોડાક એટલા અલગ પડે છે બ્રહ્મચારીઓ પણ આપણા સંપ્રદાયમાં અલગ નથી પડતું મારે કીધું કે મારે આમ કીધું કે ભાઈ બ્રહ્મચારીઓના ધર્મ છે ત્યાગી હોય બધા પછી ઉપરાંતના આ ધર્મો છે પાછા તોય અર્ધા ધર્મો કહીને વળી પાસે કીધું કે વરણીનો બધું સાધુઓ અને ત્યાં બ્રહ્મચારીઓ એને કોઈને પ્રેત શ્રાદ્ધ ન જમવું ને ઓયું ન કરવું આ એ બધા પાછા ભેળા કહી દીધા છે સાધુઓના ધર્મોમાંથી અર્ધેથી પછી બે ભેળા ધર્મો કીધા છે જો પોતાના ગુ ની પત્ની ના અભિવાદન સમયે તેના ચરણ નો સ્પર્શ નો સ્પર્શ પત્ની નો સ્પર્શ કરે ચરણ સ્પર્શ તો એને બહુ વાંધો નહીં તો પણ અમુક મર્યાદામાં ના પાડી કે ગુરુ પત્ની જો યુવાન હોય તો ન કરવો દૂરથી એને અભિવાદન કરવા બ્રહ્મચારી પણ એ નૈષિક ખાલી બ્રહ્મચારીઓના ધર્મ છે ત્યાગી બ્રહ્મચારીઓના નહીં બ્રાહ્મણ હોય છે બાકી ત્યાગની રીતે બધા સરખા ગણાય ત્યાગી બધા એ હોય ત્યાગી ગણાય સાંખી એ ત્યાગી ગણાય પણ એને બીજો કાંઈ વ્યવહાર ન કરાય એને માનો કે ઘેરે લગન હોય તો એમ ન જવાય કે એનો કઈ રસય ન લેવાય કેવળ એની આજીવિકા પૂરતો એની સંબંધ રખાય મા બાપ ની મા બાપ ન હોય તો ભાઈ કે જે કોઈ મોટા ભાઈ કે એને કોઈ હોય એની ભાઈ ની સંબંધ રાખી શકે એવી મહારાજ એના ધર્મની રક્ષા કરવા માટે મહારાજ એને એટલી કે શાસ્ત્રમાં એ છે મહારાજે એવી છુટી આપી છે સંપ્રદાયની जो पोता ना गुरुनी पत्नी ना अभिवादन समय तना चरण स्पर्श न करव एम स्त्रीना स्पर्श निषेध कर बीजी कोई स्त्रीना स्पर्श निषेध करे तम शू कहूँ तिस्कंदपुराण काशीखंड में कहूँ के नाभिवाद्या गुरोहप गुरुपत्नी स्पृष्ठवांघ्री ब्रह्मचारी स्वभावचंचल स्त्रीण दोष पुंसा मतस्मृत પ્રમાદાશુ પ્રમાદિતા ગુરુપત્નીનું અભિવાદન પણ તેના પગે અડીને ન કરવું સ્ત્રીઓનો સ્વભાવ ચંચળ હોય છે એટલા માટે જ સ્ત્રી સ્પર્શ કરવાથી પુરુષોને દોષ લાગે છે તેમ કહ્યું છે બુદ્ધિશાળી મનુષ્યો સ્ત્રી સાથેના વ્યવહારમાં ક્યારેય પ્રમાદ અસાવધાની નથી કરતા કારણ કે પુરુષ વિદ્વાન હોય કે અવિદ્વાન તેના તરફ સ્ત્રીઓ સાહસથી ધસી આવે છે સ્ત્રીઓની સામે વિશેષપણે જો જોવામાં આવે તો મહાન અનર્થની પ્રાપ્તિ થાય છે તે પુરાણોમાં કથા પ્રસિદ્ધ છે કે અમરીશ રાજાની કન્યા જયંતી નો માત્ર હાથ જ નારદ અને પર્વતે દેખો હતો તેઓ ગયા અને સમજી રાખવી શ્લોક નંબર વન સેવન્ટી સિક્સ વાર્તા કર પગફેર હોય તે સ્થાનક ક્રિયા કરવા ન જવું આવી રીતે સ્ત્રી સંબંધી પ્રત્યક્ષ દર્શનાદિક વ્યાપારનો નિષેધ કરીને હવે તેની બ્રહ્મચારીઓ ક્યારેય સ્ત્રીઓના ગુણ અવગુણ વર્ણનરૂપ વાતો કરવી નહિ કારણ કે મનો વિક્ષેપ કરવામાં દર્શન જેટલો જ વિક્ષોભ તે પણ કરી શકે વૈરાગી પુરુષો હોય સ્ત્રીની નિંદા કરે કે નો ના પાડી નિંદાનો અર્થ શાસ્ત્ર માં કીધો છે એનાથી ડરવાનો કીધો કૂથલી કરવાનો નહી એનાથી ડરીને છે જેવી છે એટલે ડરવા જેવી છે એનાથી આઘા રહેવા જેવું બઉ કુથલી કરવા જેવું નથી સંબંધ વિચ્છેદ કોને કહેવાય મારા જે બ્રહ્મચાર્ય ને સંબંધ વિચ્છેદમાં લીધું છે એના અભાવમાં નહીં સંબંધ વિચ્છેદ ઈ બ્રહ્મચર્ય છે તમને એનો ગળાભેર ગળા સુધી અભાવ છે એ બ્રહ્મચર્ય નથી એમ એવું કીધું નથી હોય તો સારું છે અભાવ જો સાચો હોય તો સારો કેવાય વાંધો નહીં નિંદ જેવું છે એવું નથી પણ એની સાથે સંબંધ વિચ્છેદ થવો જોઈએ એની કુથલી કરે તો એનો સંબંધ વિચ્છેદ થાય કુથલી શેને આધાર કરે એની અતિ નિંદા કરે શે ને આધાર કરે એ સેમ્પલ તો સામું રાખે ને એમ સેમ્પલ તો સામુ રાખે એને મનથી પણ સંબંધનેક કરવાનો સંબંધ ડિસ્કનેક કરવાનો એટલે એની નિંદા હોતી નીકળી જાય છે શાસ્ત્ર નિંદા કરી હોય એ યાદ રાખવાની એટલા માટે છે કે એનાથી દૂર ભાગવા માટે કે એનાથી દૂર વધારે જેટલી નિંદા કરી હોય નિષ્કુળા સ્વામી ગણી નિંદા કરી છે પણ એ દૂર રહેવાના સંકેત રૂપે રૂપમાં કરી છે આપડે બધા આધુનિક નિષ્કુળ સ્વામી હોય અને એવું ન હોય એમ જાણે કે આપણે જહાજી નિંદા કરીએ એમ આપણે આમ કે નિષ્કુળ સ્વામી જેવા ગણાય નિષ્કુળ સ્વામી જેવા ગણાય એવું થાય નઈ દૂર રહેવાના સંકેત રૂપ માં નિંદા કરી શકીએ મનથી પણ દૂર રહેવું મનથી પણ આવી જાય આપણે પત્રી હું કીધું છે ન કહેવા તેના પત્રી મોટી યાદ શ્રી પત્રીમાં રામાનંદ સ્વામી એ કાગળ લખ્યું ન કહેવા તો એના અવગુણ અવગુણ ગુણે એના અવગુણ એ નવા ગુણ એ નવા એ આવી છે એ ગ્રહસ્થ જાણી લે કેવી છે પણ એના અવગુણ એ ન બહુ અવગુણ મનમાં સમજવા એટલા માટે કે એનાથી દૂર રહેવું દૂર રહેવા માટે એના અવગુણ સમજવાના છે એનો સબ્જેક્ટ બનાવી અને લાંબો ટાઈમ પાસ કરવા જેવું નથી માણસને દ્વેષમાં ઉલટું તીવ્ર સ્મૃતિ હોય છે જયારે સ્મૃતિ જ નહીં તો કટકર ની કીધી છે દ્વેષ જયારે થાય ત્યારે એનો વૈરાગ ની કઈ કહેવાય દૈહિક સંબંધ ન થાય એનું નામ ત્યાગ દૈહિક સંબંધ ક્યારે ન થાય એનું નામ ત્યાગ કહેવાય દૈહિક સંબંધ થાય મનથી સંભાળતો હોય તો એ ખાલી ત્યાગ કહેવાય વૈરેગ નો કહેવાય વૈરેગ તો એને હારા નરહાનો બે નો અભાવ હાર સંભાળે નહી હારાનો ટચ ન કરે નબળાનો ટચ ન કરે મનથી અને અષ્ટાંગ બ્રહ્મચર્ય છે એ છેલ્લામાં છેલ્લું મનથી ડિસ્કનેક કરવા માટે મારા આઠ નિયમ કીધા છે મનથી પણ ડિસકનેક્ટ થવું જોઈએ હારા નરહા રૂપે એને મનમાં સંભારવાની હારા નર અને એવો કંટ્રોલ જો પોતામાં આવે એ મારા બ્રહ્મચર્ય રાખી શકે એ રાખે નિંદા કરતા કરતા ક્યારે ઘણી ઘણી વખત પૂજા મળતા હોય છે લેવા માણસો બહુ પૂજા લેતા હોય છે એની નિંદા કરતા હોય પછી વળી પાસે મળે એ પૂજા કરે બહુ સારી લાગે તે નૈષિક બ્રહ્મચારીઓ ક્યારેય સ્ત્રીઓના ગુણ અવગુણ વર્ણનરૂપ વાતો કરવી નહીં વિક્ષોભ કરવામાં તો દર્શન જેટલો જ વિક્ષોભ તે પણ કરી શકે છે માટે બંને નારદજી કહ્યું છે કે વર્જયેત પ્રમદા ગાથા પ્રમદા ગાથા મગ્રહસ્થો બ્રહદ વ્રત ઇન્દ્રિયા પ્રમાથી હરંતર મન બી આ બધા એક જ રસ્તો ખોલી વ્રત કે બધા કરી દે અને આ કોઈ કોઈ બ્લોક ન થાય આનો રસ્તો એને પ્રશસ્ત વ્રત ધારી કીધા છે અને એને મોક્ષાંકોર ને સાક્ષાત સંબંધ છે જેને પૂર્વ મોક્ષા મોક્ષા અંકુર ઉઠે એ જ આમાં ઊભો થાય છે કે હું આ વ્રત પાળવું નહીં તો બીજો કોઈ પાળતો નથી એટલે આપણા સંપ્રદાયમાં મુમુક્ષુ ગ્રહસ્થ હોય અને ગ્રહસ્થાશ્રમમાં હોય અને જો અતિ મુક્ષુ હોય અતિ એમ કે મહારાજમાં લાગી ગયો હોય તો એ ગ્રહસ્થાશ્રમમાં રહીને પાછા ઉભા થાય કે મારા હવે આપણે અમારે સ્ત્રીઓનો વ્યવહાર કાઢી નાખો ગ્રહસ્થાશ્રમમાં રહીને બ્રહ્મચર્ય પાડે છે સ્ત્રીઓની હારે રહીને એનું કારણ છે કે મુમુક્ષુતાનો જોરદાર સંકલ્પ છે એમાંથી જ આ વ્રત ઉદભવ છે એટલે મુમુક્ષુ એમ બ્રહ્મચર્ય છે બ્રહ્મ સ્વરૂપ એમ ભગવાન સાક્ષાત સ્વરૂપ ભગવાન જેના હૃદયમાં ઉગ્યા એને આને બધા આઠે આઠ ડિસ્કનેક્ટ થઈ જાય પછી ગ્રહસ્થ હોય ને ભેળા રહેતા હોય તો ડિસ્કનેક્ટ થઈ જાય એવા આપણા સંપ્રદાયમાં તો ઘણા જીવતા જાગતા ઉદાહરણો છે કે એવા ભગત હોય છે પાળતા હોય છે કારણ કે એને મોક્ષ ને સાક્ષાત છે સાક્ષાત અંકુર મોક્ષ એટલા વીધું કે અધિચ્છન તો બ્રહ્મચર્ય જો કોઈક ભગવાનને એ પામવાની ઈચ્છે તો એ તરત જ પહેલું વ્રત આલે છે એટલે વર્ણિનો મધુપાશ નૈષ્ટિક વ્રત બનતો તો લખી નાખ્યું હતું પછી વર્ણિ નો લખવાની શું જરૂર છે મહારાજે ભેટો બંધાવે સાફો બંધાવે એમાં કલંગી મૂકે એમ કે નૈષ્ટિક વ્રત બનતો એ વર્ણિનો મધુપાશ અને કોઈ સ્ત્રીઓની વાતો કરતા હોય તો તે સાંભળવી પણ નહીં તે મોક્ષ ધર્મ માં કહ્યું છે કે યોશિતાવ્યા સ્ત્રીઓની વાતો ના સાંભળવી આ ત્રણ વાક્ય મુખ્ય છે ભગવાનની જે નવતા ભક્તિ છે ભગવાનની જે સેવા છે એમાં તનુજા માનસા એમ બે પ્રકારની છે એક શરીરે કરીને સેવા કરવી અને એક મન થી સેવા કરવી એમાં મુખ્ય કઈ મનથી કરવી નિરોધ થાય છે ભગવાન માં નિરોધ નથી થતો ભગવાનમાં મન કરવાથી નિરોધ થાય છે ભગવાન અને નિરોધો મુક્તિ રાસ રહ્યા હે નિરોધ હસ્તું નિરોધ છે એ સર્વશ્રેનમાં નિરોધ કરવો હોય તો એને મન થી ભગવાન એ બ્રહ્મચર્યમાં એનાથી ઓપોઝિટ છે દેહે કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ એ મનનો ત્યાગ છે એટલી તો બહુ કઠણ છે અને કઠણ છે એટલા માટે એને મારા છોકું બંધાયું છું વર્ણિનો મધુપાસ અહીં વાતો ન કેવી ન સાંભળવી એમ જે કહ્યું તેના ઉપરથી એમ સમજવું કે કામ શાસ્ત્ર પણ વાંચવું સાંભળવું નહીં છાપામાં એવા લેખ હોય એવા ફોટા હોય ટીવીમાં ઇન્ટરનેટમાં એવા લેખ ફોટા હોય એને પોતાનું બ્રહ્મચર્ય રક્ષા કરવા ઈચ્છતા હોય એને એવું ન કર ન થવા દેવો અત્યારે ત્યાં ઘરમાં બેઠું છે ને બધું સાંભળવી નહીં ને એને મનમાં સંભાળવી નહીં એવું કહેવાનું મહારાજનો હેતુ શું છે માનસિક ડિસ્કનેક્શન કરવું માનસિક ડિસકનેક્શન તો માનસિક કનેક્શનના જેટલા જેટલા સોર્સ હોય એટલા બધા ડિસ્કનેક્શન કનેક્ટ થવા જોઈએ એટલા બધા ડિસ્કનેક્ટ થવા જોઈએ એટલે અત્યારે ટીવી ને ઈન્ટરનેટ ને વેબસાઇટ ને બધાય છે જેને આ તો જેને પોતાના મનમાં બ્રહ્મચર્યમ ચરંતી એમ જે ભગવાન ને ઈચ્છે છે તો એને આ વ્રત ધારણ કરે છે યદિચ્છ બ્રહ્મચાર્યમ ચરંતી એમ જે ઈચ્છે છે થવું જોઈએ સ્ત્રી વિષયનું ડિસ્કનેક્શન થવું જોઈએ સ્ત્રી તો મુખ્ય સ્ત્રી છે એટલા માટે સ્ત્રી થી દૂર રહી જાય દૂર રહી ગયા તો પછી એની વાત કરવી નહીં એને મનમાં સંભાળવી નહીં ઈ એને એમાંની શું જરૂર છે એટલે થોડું ડિસકનેક્શન અને માનસિક ડિસ્કનેક્શન એટલે માનસિક ડિસકનેક્શન કરવું હોય તે તો મારે ત્યારે તો આવું હતું નકર તો ત્યારે કહી દેત કે ભાઈ વેબસાઇટ એવી જોવી નહીં અને એવી ઓલી ઓલી જોવું નહીં છાપામાં ફોટા ન જવા એવા લેખ છે એવા વાંચવા નહીં આવી પડ્યું છે પરાય આવી ભરાણા ભાઈ આવી ભરાણા એને તો કઈ વાંધો નથી પણ જેને રાખવું છે પ્રમાણિકપણે એને આ ત્યાગ કરી કોઈ આપણા મનને કે કનેક્શન કરાવે એવી કોઈ વસ્તુ તેના ઉપર થી એમ સમજવું કે કામ શાસ્ત્ર પણ વાંચવું સાંભળવું નહીં તથા તેમના જેવું બીજું ક્યાંય સાહિત્ય પણ વાંચવું અશ્લીલ સાહિત્ય હોય અશ્લીલ દ્રશ્યો હોય શન કરવા માટેનું એ તાત્પર્ય છે એનું હાર્દ છે મનથી ડિસ્કનેક્શન ક્યારે થાય કે જો પ્રત્યક્ષપણે સ્થૂળ ક્શન કરે પેલું અને પછી ઓલાનો પ્રયત્ન કરે ત્યાર પછી એનું ડિસ્કનેક્શન થાય ઉતારો કરવાનો છે અહીં વાતો ન કેવી ન સાંભળવી એમ જે કહ્યું તેના ઉપરથી એમ સમજવું કે કામ શાસ્ત્ર પણ વાંચવું સાંભળવું નહીં તથા તેમના જેવું બીજું ક્યાંય સાહિત્ય પણ વાંચવું સાંભળવું નહીં તે અંગે મોક્ષ ધર્મમાં કહ્યું છે કે કામો બંધનમ એવેકમ નાન્ય દસ્તી બંધનમ કામબંધન મુક્તો હિ બ્રહ્મ ભૂયાય કલ્પતે આ જો એક કરવું પડે એવું નથી એટલા માટે ગીતામાં એવું કીધું જી શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસ પેલા ત્રણ શત્રુ ગીતા અર્જુને આ નથી પાપ કરવું તો બલાતી નિયોજ એવું કોણ છે એમ તો ભગવાન એમ કીધું કામ એ રજોગુણ સમુદભવા મહાપાપમાં મહાશના બે ને તું જા પછી જીતવાનું આવ્યું એકને શત્રુ મહાબાહો કામ રૂપ દુરા એને એકને કાપી નાખે એટલે એ સીધો બ્રહ્મરૂપ થઈ જાય માનસિક રીતે કાપે મન મન થી પોતે નિર્ણય કરે નિર્ણય કરે ને પછી અનુષ્ઠાન કરે ત્યારે આ સિદ્ધ થાય છે અનાદિકાળની જીવન આ જીવન વાસના છે એટલે તો મહારાજે ક્યારેક વિશ્વાસ ન કરવો એમ કીધું પોતાને એમાં માસ્ટરી આવી ગયું હોય ડિસ્કનેક્શનમાં તો પણ એનો વિશ્વાસ ક્યારેય ન કરવો એમ નકુર્યાત કરહિચિત મનસી અનવસ્થિત યત વિશ્રમભા ચીરા ચીરણમ ચસ્કંદરમ ભલ ભલાને આવી રીતે થઈ ગયું છે એટલે તોય પણ એનો વિશ્વાસ ન કરે એ જ નિર્મોહી પણ છે એને ડિસ્કનેક્શન કરી દે એનું નિર્મોહી પણ નથી એ તો ઠીક છે સારો છે હાયલો છે વાંધો નહીં ભવિષ્યમાં નહીં થાય એની કઈ ખાતરી નહીં એની એનો વિશ્વાસ ક્યારેય ન કરવો એવો ત્યાગ અમને ગમે હું શ્રીજી મહારાજ નિરૂપણ કર્યું છે આવું જગત માં તો ક્યાંય ન મળે શાસ્ત્રમાં ક્યાંય હોય કે ન હોય મારા એવું કીધું આ સ્વામિનારાયણ ભગવાન છે આ સંસારમાં કામ વિષય જ એક ઘણું મોટું બંધન છે તેના જેવું બીજું કોઈ બંધન નથી જે કામના બંધનથી છૂટો છૂટો હોય તે ભ્રમરૂપ થઈ જાય છે એવમ યો વેદ કામસ્ય केवल निवर्तन बंधत्व कामशास्त्र सदुखान्य सदुखान्यति वर्तते आ रीते जे केवल कामने करवाना ने निवृत्त करने उपाय ने जाने कामशास्त्र काम तथा काम विषयक दृश्य श्राव्य लेखना रूपमा में साहित्य बंधन करना है एम जे जा दुखों ने पार कर આવું જાણે છે તો એલું ગીતામાં ભગવાન કીધું ને કે આવું મને જાણે તો એ હતી નિર્લેપ થઈ જાય તો આવા દ્રશ્યો આવું સાહિત્ય એ બંધન રૂપ છે એમ જાણે તો એને જ મુકાઈ જાય એને મગ મનમાં કબૂલ થવું એ એટલું કરવાનું છે એને મનમાં કબૂલ થવું કે આ બધું બંધન રૂપ છે અને આમાં જેટલા ફસાઈએ એટલું બંધન છે कारण के स्थानों में स्त्रीओन स्मरण थे मानसिक संबंध विच्छेद धारण करना માનસિક સંબંધ નો પણ વિચ્છેદ કરવો જરૂરી છે મુખ્ય બ્રહ્મચર્ય તો માનસિક વિચ્છેદ સંબંધ વિચ્છેદ માનસિક સંબંધ વિચ્છેદ થયો ઉર્ધ્વ રહેતા કહેવાના છે એ માનસિક સંબંધ વિચ્છેદ કરી દે नो छे के स्त्री निकसंग त्यारे नरे ब्रह्मचर्य व्रत पूर्ण अने पूर्ण कर स्वामी महाराज नी